ફૂલે ફૂલ ફાગણિયા ફૂલ એ ઝૂલે ઝૂલે જો બનિયા ના જો એ જો લે જો બનિયે જીવન જો રા જોડા લે જો બનિએ જીવન જો રાતી પીલી ફૂલડા કેરી જાત કાલી પીલી ભમરા કેરીબા રાતી પીળી ફૂલડા કેરી જાળ પીળી ભમરા કેરીબા ભાતિ ગોલ ભાતું ઝૂલા ઝૂલિયા વિભાતિ ગોલ ભાતું ઝૂલા ઝૂલિયા હોરા ફૂલ ફૂલ ફાગણિયા ના ફૂલ આ ઝૂલે જો બનિયા ના જુલ એવો જો બનિયા જીવન જોલિયા હોરા ચે ઊંચે આંબલિયા એ નીચે નીચે સરવરીયા ની પાંચે ઊંચે આંબલિયા નિ નીચે નીચે સરિયા ની પાળ એ ઝુલણિયા ઝૂલ રે મોંઘા મૂલ ના હોરાણિયા ઝૂલે રે મોગા એ મૂલ ના હોરા ફૂલ ફૂલ ફાગણિયા ના ઝુલ ઝૂલ જો બનિયા ના જો આ જોડા જો બનિયા જીવન ઝૂલે સોહે ચાંદા કેરા તૂલે સોહે સૂરજ કેરા સાલે સોહે ચાંદા કેરા ધારે ભોલિજુલા જૂ લિયા હોવનો ધારેગા ભોલિજુલા જૂલિયા હો ફૂલ ફૂલે ફાગણિયા ના ફૂ જો બનિયા ના જુ એવો જો રા જો બન જીવન જોલિયા હો ઝીણી ઝીણી આ ઝૂલા કેરી કો ઝૂલે ઝૂલે ચિતડા કેરો છોર આ ઝીણી ઝીણી એ ઝૂલા કેરી કો ઝૂલે ઝૂલે ચિતડા કેરો છો આજીણી રે દોરિયા જીવન જોરા આજી રે દોરિયા જીવન જૂ લિયા હો ફૂલ ફૂલ ફાગણિયા आ राले जो बनिए जी રાવણમાં કોયલડી નાગા એ મીઠી મીઠી મોરલડી ના તાવન રાવણમાં કોયલડી ના ગે મીઠી મીઠી મોરલડી ના ત આ ની મોર મરલ વનડા ફૂલિયા હોનડા ફૂલિયા હો ફૂલ ફૂલ ફાગણિયા ના ફૂ જુલ ઝૂલ જોબણનિયા જોડા લે જો બન જીવન જો લિયા હો બન જીવન જો લિયા હો જીવન જુલિયા